પોતાની જાતના ઓળખાય ભટકવાળું બંધ થઈ જાય ને ક્યાં સુધી ભટકવું આવું તને ગમે છે બઉ મીઠો લાગે છે એકલો મીઠો છે કડવો મીઠો છે એકલું જ મીઠું આવું જોઈએ મીઠું કેમ ફાવે ઓળખવા માટે તારું નામ આપેલું આ બોડીનું એ ભાઈ અસિર ઓળખવાનું નામ આપો જે આપીએ છીએ દુકાન ને બોર્ડ આપીએ કે જનરલ એટલે આપણે કે જનરલ તેજસ આવો કેશ તું માલિક માય નહિ મિતેશ ના થાય ના જોઈએ તમને કેમ લાગે ના જોઈ પેલું આ જાણ્યા પછી આપણા ઇન્ડિયા નો માટે ફોરેન માટે નઈ જે પુનર્જન સમજે છે પુનર્જમને માને છે તેને સમજવાની જરૂર છે આ ફોરેન વાળા લોકો માનતા જ નથી હું કોણ છે જાણવા જરૂર અને કોઈ જણાવનાર કોઈક વખતે ભેગા થાય નઈ તેથી તો બધું આખું જાણ્યા વગર ચાલે કોઈ જ્ઞાનપુર ખાડો દાડો ભરે આ જગત કોઈ કોઈ બનાવનાર હશે ને કોણ હશે આ જગત બનાવનાર કોણ હશે એકલો થાય એકલો તો આપડે ધંધો નહીં વેપાર એકલો સીધ કરે એટલે પાર્ટનરશીપમાં કેટલાય કોર્પોરેશન હશે શેર હોલ્ડર કોને કોને કર્યું ભગવાન બનાવ્યું છે મને એવું લાગતું હતું કે ભગવાન જ કરે છે તો ભગવાન ક્યાં રહેતો હશે આપડેલા તપાસ કરવી પડે તપાસ ઉપર રહેશે ઉપર કોઈ બાપો રહેતા ઉપર કોઈ નથી તારે મને કઈ એડ્રેસ સાચું આપો તારે સાચું એડ્રેસ ગણવું છે ભગવાન નું લખી ગોડ ઇઝ ઇન એવરી ક્રિએચર વેધર વિઝિબલ ઓર ઇનવિઝિબલ ઇનવિઝિબલ તારી મારી વચ્ચે ઘણા ક્રિયા તે વાંચી ના દેખાય દુર્ગનથી ના દેખાય એ જીના જીના ક્રિએ છે ભગવાન પોતે આ એડ્રેસ સમજાયું પણ નોટ ઇન ક્રિએશન આ બધું આ ક્રિએશન એ બધી ક્રિએશન મનુષ્ય જે બનાવેલી છે વસ્તુઓ મકાનો ઘરો બધું મશીનરી બધું એમાં નથી આપણા લોકો કે થમ્ધે ભગવાન હમણાં થમ્ધે ભગવાન પછી લાકડા બહાર જઈ ગઈ શંકા પડે મારી કે આ જીવભાઈ હશે એવું નથી નિરાતે થાંભલા બાર જેવો શું કહ્યું લાકડો બાકડો બાર જેવો આ તોડી નાખો તોડી ને તોડી નાખાય આ જગત વિજ્ઞાન થી બું થયેલું છે નથી તારે વાસ્તવિક જાણવું છે કે લૌકિક જાણવું છે કે વાસ્તવિક જાણવું લોકો એ જાણેલું એ લૌકિક કહેવાય લૌકિક થી ભગવાન ક્રિએટર છે પણ વાસ્તવિક સાયન્ટિફિક એવિડન્સ છે આ બધું ને સંજોગો એ સંજોગો થી આ વિજ્ઞાન ઉભું થયેલું કોઈ જરૂર નથી ભગવાન તો છે ભગવાન ના હોય તો દુનિયા ચાલે ભગવાન જીવન શું હલ કરે છે એ પ્રકાશ આપે છે પોતાનું પ્રકાશ છે પ્રકાશમાં જીવો ને પોતાની જવાબદારી પર ખુદાકુદ કરો જેટલા વેપાર કરવા હોય જે કરવું હોય જેથી શાદી કરવી હોય કરી પર કરવી એક શાદી પોતાની જવાબદારી હોય તો હા શાદી કરે કેમ તરબી હશે આપણે કહીએ ને કરી જવાબદારી સમૃદી નું કામ કરજો લૂટી દે બધા ભગવાન નથી એમ કહે ભગવાન બધા એમ કહીએ તો લૂટી દે આ તો વિચારક ને સમજૂ ડાયા માણસો ને સમજવાની માટે છે આપ તને સમજાયું લાગે છે બરોબર તારા હાથમાં કબૂલ કરે તો જ માનવાનું તારો હાથમાં કબૂલ કરવો જ જોઈએ કારણ કે આ વસ્તુ છે વૈજ્ઞાનિક વસ્તુ છે તને ચિંતા બઉ ગમે છે તો પછી સી દવા ચોપડું છું થાય તારે તું કઉ લોકો દવા લાવે બરા કઈ દવા ચોપડું છું સી દવા લાવું ટ્યુબ લાવું છું ચિંતા થાય થાય તને ચિંતા થાય થાય શું ચોપડું દવા તો રીતે બંધ થાય બંધ રામભાઈ <laughs> નથી અઠવાડિયા બે દિવસ બંધ કરી આપું શનિવાર રવિવાર હે શનિવાર રવિવાર બે દિવસ ચિંતા બંધ કરી આપીએ એની ઈચ્છા છે બે દિવસ કરવું છે બોલાવી કાયમ ની ચિંતા બંધ કરી દીધી મારે તો બધા દિવસો બંધ થઈ જુએ બંધ થઈ જાય ભૂલાબેન કાયમ નહી થઈ ગયું તારે કાયમ નીકળ્યું છે એની ચિંતા ના થાય એવું અમે કરી હતી ચિંતા થાય છે એ અનનેસેસરી જે ઇગોઇઝમ છે ટેલેન્ટ છે અનનેસેસરી માઇન્ડ છે બગડી જાય ને એ પછી સુધારવું પડે ને ખરે છે તાલ ખાઈ જાય ને કુ નઈ તો કરી ગયા હતા કાલે કરી આપી હા તારે પપ્પા જેવું જોઈએ એવું ના ભણે અને પેલું શાંતિમય જીવન અને કેવું લાઈફ્રાવાળી રીતે ઇકોઇઝમ હોય પેરેન્ટ હોય ખોટી તે સુધારી આપવું પછી જવાબદારી સારી રીતે અદા થાય ને ચિંતા ના થાય જવાબદારી પૂર્ણ થાય અત્યારે સારી રીતે સંપૂર્ણ જવાબદારી તમને વાત ગમી ત્યાં આવેલા બધા પાણી વાળી બઉ છું નથી મે બીજા કઈ પ્રશ્ન ઉભા થાય છે અત્યારે મોર એમ ગાડીમાં હતો ત્યારે પૂછે રયો હતો આજે આના ઉંજાવતો તો તો તો આપડે કે આખો દિવસ આખો દિવસ આઇડલ સીપા દેહી રહ્યો છું આખો સમય હા આખો દિવસ આઇડલ બેસીને નથી દેતો નથી આઇડલ બેસી રહેતો તો શું કરું છું મારા મમ્મી મોટેલ માં મમ્મીને મદદ કરતો છું કામ કરવા દુખતું ના હોય તારે કરું અને બ્રેન સારું ના હોય તો તું કરું છે પગ કરે છે હાથ કરે છે કોણ કરે ના રહેવું જોઈએ તારે બિલકુલ આઈડલ રહું છું ત્યાં કામ કર્યું મને કે શું કેશું કામ કર્યું કે આજ સવાર માં કશું કામ કર્યું કરે ને એ પાર્લામેન્ટ્રી થયું તારા મંગવાની શક્તિ છે રાત્રે તૈયા જવું તો કોઈ થોડું ના તારે શું કરવું તારું ઊંઘું હોય ને ના આવે એવું બને ખરું હજુ સુધી નથી બન્યું કેમ અને ઉઠવું હોય તો ના ઉઠે બને ખરું પહેલું હોય ને હે તારા હાથમાં કે પાર્લામેન્ટરી પદ્ધતિમાં આપડે હંકાર ના કરે બોલવાનો નાટક ટ્રામેટિક નાખો કેવું લાગે શામ ભાઈ સંદાસ મેટરી આપડી ને હવે અટક્યા તાર ખબર પડે રામભાઈ લક્ષ્મી હોય લક્ષ્મી ના હોય કોઈ ધીરે ધીરદાર કરે એ બધું સંજોગ ભેગા થાય તાર એમાં રામભાઈ શું કર્યું પોતે કોણ શું કરે છે એક વાર કાઢવું જોઈએ ચોથવાર કરવી જોઈએ રાત્રે તાર પચીસ મિતેશ મિતેશનું ગરું ના ઘડું પછી તું એ લોકો આવો પધારો બેહાડો વેહાડું ના બેહાડું આવો પધારો એ બધું તું કરતો નથી એ બધા સંજોગો બધા દેગાસીન કરે છે આવો વધારો ને પણ તું શું કરું તે વખતે અત્યારે અત્યારે કહી તું કરું છું આ બીજું બધું સજો કર્યું કે ત્યાં આ સુધારવાનું આ ત્યાં કર્યું તે પૂછા સુધારવાનું કેવું કે હે કૃષ્ણ ભગવાન હે દાદા ભગવાન મારે ભૂલ થયા સુધારું ભલે રહ્યા તો સારું નાખવું શું છે એને શું ગુનો કર્યો રસ્તા શું ગુનો કર્યો સમજવું જોઈએ ફક્ત કોણ કરી રહ્યું છે આપડે કરી રહ્યા છે આપડે બોલવાનું કરું મેં કરી રહ્યું સમજીને બહુ ખોટું ઇન્કવે થાય નઈ એવું હોય બોલે પોતે પોતે સ્વતંત્ર કરતા નથી છતા હું કરું છું ઇગોઇઝમ એવું માન્યતા રોંગ બિલીપ રામભાઈ છે કોઈ કોઈ માણસ દેખાય છે મેઘી ગયો ઘડિયાળ મૂકવું પડે ઉઠવું હોય તો હા ત્યાં બધી સાચી હકીકત વાસ્તવિકતા ખરો પુરુષાદ ક્યારે તું પોતે કોણ છે જાણે ત્યાર પછી પુરુષ થયો અને પુરુષ પ્રકૃતિ ને પુરુષ બે જુદા પાડી દે એટલે તું થયો પુરુષ ત્યાર પછી પુરુષાદ ખરો થાય અત્યારે પુરસાદ છે પણ પ્રાકૃત પુરસાદ કહેવાય ને ભાઈ બધી વાતચીતો કરજો હા બહુ ખુલાસા કરવા દેવા આ વૈજ્ઞાનિક વસ્તુ છે એટલે એક્ઝેક્ટ હન્ડ્રેડ પર્સન્ટ કરેક્ટુ એક માણસ કરતા હતા પદ્માસર વાય ધ્યાન કરતા હતા ત્યારે શું કરો છો ત્યાં ધ્યાન કરું છું ને તમે એકલા કરો છો બીજું કોઈ કરે છે ત્યાં અમારો કાકા કરે છે ભાઈ કરે છે એનાથી પાંચ જ મિનિટ થાય છે હું તો દસ પંદર મિનિટ કરું છું શબ્દ બોલો રેસકો એ છે બિદાડ પૂછ્યું શું કરો છો ત્યાં ધ્યાન કરું છું સિદ્ધાર કરતા ના થતા કેમ ધ્યાન નથી કરતા પદ્માસનભાઈ તારા આમાં દેખાડવા માટે એ શું કે છે કેવા શું માગે છે જો ખોટું છે ને ભોળાભાઈ હા વિચાર માણસ ને કેવી તાર મા માણસ નું બધું શું કે પાથર વરતે આવી વૃત્ત્ય ઉત્પન્ન થાય ને સમજવાનું તો બુદ્ધિ ખલાસ થઈ જાય ત્યાર પછી આ સમજવું પડે બુદ્ધિ ખલાસ થાય તારે પછી આ દર્શન ઉગાડું થાય ત્યારે એ બધાને દેખાડી શકે તને વાત થોડી ગમી એટલે તું આ ત્યાં સુધી ભણ્યો કર્યો ને એટલે બધા સંજોગો બધા દેખાશે કાર્ય કર્યું સાઈન્ટ સરકમસ્ટન્સ એવીડન્સ ક્યાં આપણા લોકો ક્યાંય ખરાબ હતા તે રીતે આપણે કઈ ગયા કેમ આ સાંઈન છોડીઓમાં આ બે તો પણી ગઈને એક ત્રીજી ભણાવતા નથી રેસ્યુ કરું દાદા સંજોગ જ બાસતા નહીં બે વસ્તી સંજોગ જ પહોંચ્યા નથી કે એ સંજોગ સમજાય તમે આપડા ઇન્ડિયા ના મનુષ્ય ચિંતા નિતા બધું બંધ થઈ ગયું વિજ્ઞાન છે પણ આ જગા આખું ચિંતામાં બુદ્ધિ વગર નાની હોતા નથી અને કોઈ આવે ત્યારે રમભાઈ નું કઈ ક્યાનું પૂર જાગ્યું તો રમભાઈ આઈ ગયા પૂર કઈ છે ને દેગા સિર થાય મને નહી તો તમે કહો દાદા ભગવાન સમજે આવે છે અને પૂન પૂરેપૂરું જાગે તારે એ પૂર્ણાહુતિ કરી લે શું કાભ પૂરો પૂરો ઉઠાવી લે સારો માલ જોયો આ વેપારી શું કરે સારો માલ જોયે ભાવમાં વ્યા હોય સોદો ભૂલ થાય તો આપણી ભૂલ પછી પૂછવાનું જડે છે આવે ફોઈ ફોઈના સાયન્ટિસ્ટ એટલે તો પેલો છોડે નહીં ને ક્રાઇસ્ટ અમારે ક્રાઇસ્ટ ભગવાને કહ્યું છે કે ગોડ ક્રિએટ એટલે અમારે કબજ માણસ માનીએ છીએ તો અમારી સી ભૂલ જાય છે એમને દેખાડો તો એમને કહું કે જો ભગવાને ક્રિએટ કર્યું હોય તો અમે કબૂલ કરીએ તો ક્યારે કર્યું કે તારીખ હું જાણતો નથી તો એની બિગિનિંગ તો થઈ ગયું ને એક આ બિગીંગ થઈ ગયું છે કેવું છે મેં અનાદિ અનંત શબ્દ સાંભળેલો એવા લાસ્ટિંગ છે એને ક્રિએટ કરવાની જરૂર નથી વિજ્ઞાનથી ઊભું થઈ છે ને ચાલ્યા જ કરે છે મૂળ વસ્તુ છે એ તત્વો છે એ તત્વોના પરિ પરિશીલનથી પરિવર્તનથી બધું ઊભું થઈ જાય છે પણ એ થાય છે એમાં અવસ્થા ઊભી થાય છે અવસ્થા વિનાશી છે ઊભી થાય છે વિનાશ થાય ઊભી થાય છે વિનાશ થાય ઊભી થાય છે વિનાશ થાય ચાલ્યા કરે છે અને સંસ્કૃતિ બરાબર આવડે છે એટલે મેળવા બોલાવો આ મધર છે સ્વામી ચિન્માનંદ છે ને એમના એક દિશા સ્વામી દયાનંદ હા એમની સાથે આ બે ભણેલા છે બરાબર ચિંતા બંધ થઈ ગઈ ચિંતા એ જે ગોતતી હતી અવિનાશી તત્વ કે જે પરમાન છે એની સમજ પડી ગઈ એટલે હા એ કે જવાબ મળી ગયો બધી ચિંતા ગતી રહી દાદા નો ચિંતા નામ સુ લેબરા બાબરા બાબરાવેરફુલ એક્ઝિસ્ટન્સ Awareful existence. ...Jagrati... astitva. astitva. ...Babra na. somebody uh, says bad words to ...Nada ...Koi bhi ના દાદા mind? થિયર બી એ મન ને બોડી ને કઈ થાય પણ મને na થાય મનને ને બળીને કઈ થાય પણ મને કઈ ના થાય હા વિચાર આવે કેલું કેવાય ગેટો જે આટલો ક્રોધ હોય ને ક્યારે ભગી ગયું કેવાય કાથ ના ગાળવા નઈ કોઈ જગા કોઈ કાળે મળે ને કોઈ વસ્તુ જોઈએ સમજી જ ને એમાં કશું હોય સાયકોલોજી એક હાઉસ નહી કહ છો નો I'm <laughs> uh happy. -huh. અને પછી બીજું કે છે કે આ બધું નામ છે અને એની પાસે જે આ જાગૃતિ છે એને લીધે બધું આ નામ ને રૂપ છે આ બધું કેવું હોય કે આ બધું બહાર થી વર્ણન કરી શકાય એવું બધું છે અને સેફ સાઈડ નઈ ને કોઈ જાત ને બોલે મને આ નથી પણ અંદર પણ મારો અનુભવ એવો છે કે જયારે હું આ કઈ જાણતો નતો વેદાંત ને ગીતા ત્યારે મને બઉ ચિંતા ને એવું ડિપ્રેશન જલ્દી આવી જતું પછી જે મેં સ્ટડી કર્યો વેદાંત નો ને ગીતા નો ને એ બધો ઓછી થઇ જાય પણ એમાં કશું ભણે નહી પાછું જયારે જયારે અપમાન કરે ત્યારે ખબર પડે ચિંતા બિન થાય બધું દોડી નાખાય ગદે સ્નાન જેવું કેવું હાથી નાય ખરો ઉડાડે પણ એને શાંતિ રે બધા કાલે ગયા હતા ને એમને શાંતિ રે એવું બધું માલા બધો એના જેવો જ માલા હું સમજાવ શાંતિ રે આમ રે એના કરતા હવે રસ્તા વાળો હોય એ ખોલ કરે તો જડી આવે જ્ઞાની પુરુષ અમને જડે નઈ કારણ કે પોતે હું છું જાણું છું ને એટલે રખડી મળ્યા જોઈ શું થાય કેવો થી સેઇંગ ઇસ ધેટ ધિસ સ્ટડી ઓફ વેદાંતા તે પ્રતિગણ થાય ને તો આટલી ઘટે નહીં તે પ્રતિગણ તો કોઈ બາວ કરે જ ને જાણતા જ નહીં ત્યાં જ અંપામી ગયા કે શું તો સમજ બરી ન હા એનો સવાલ તમને પ્રતિગણ કોર ઇફ ઇટ ઇઝ ઇઝ ઓલેજ ઇન્ફર કેસ વિથઆઉટ ધ બુદ્ધિ યુ નો બુદ્ધિ વર્કન You cannot comprehend the thoughts, the worries, as long as one has knowledge so that you can recognize that the thought, a worry, is just a thought. As long as you see the thought as a thought, you can stop it there, right. the nishta, so that the thoughts just flow through just like a ripple. So But so how you do, to to do you have to do that? Stop the thought chain is reaction to sure. it. because you can stop before you react the moment you are aware so you that you are aware. reacting then you are no no no reacting if you choose to act at that point it is an action a reaction yeah. can only occur if there is an impulse if yeah. you are not having the control so right. the once you realize what I'm really reacting on this right. which comes over awareness that niche kind of knowledge right. is an in time right. process that was seeing in terms right. of right. that What happens to you that you are able to see an anger thought and then it disappears? Yes, yeah, if you see an anger thought it disappears. It's no. It's when you choose you not to happen. see it. Well yeah. you may happen. Yes. And you see yes, all anger. You may or may not choose that discipline, that nishtha, whether or not you choose to work on it at that moment and dissipate no, the, the, the anger thought. The question is, uh, you know, not the theory, but no, is, no, it, no. Is, it, is it true in your... as many an anger thought comes, you can see it and there is no change ever. The moment you see an anger thought, if so you... I understand sweat. what you are saying, but what I am asking you to do is... Do I see anger is, thought? Do you always see an anger thought? Always. No, I am not saying eighty percent of the time. Hundred percent of the time. Do you always see an anger thought? Yes. Yeah. Um, that is the main thing, that yes, what you say is right, but is it hundred percent practical? Okay, what I would say is this. I say, yes, I can control. I do not always choose to control, and there's a difference. Because, yes, if there's any situation, you can, if you see the anger thought, you're in control. Whether or not you then decide to go ahead and say, oh, it doesn't matter, but that choice element is there. Uh, that ability to always choose correctly and not go ahead and exercise the right to be angry. the need not always to say, OK, fine. So in terms of being able to control and stop it at that time, as long as you see things as thought, thought build-up is what is reaction. Right. So you can stop thought build-up, because they are isolated thoughts. They come to go, there is no connection, there is no closure between thoughts. Shri Mataji, let me tell you what you say. Shri Mataji, what is the question? The anger comes from the thought, it is joy. એટલે પછી એ ડિસાઇડ કરી શકે છે કે Incidentally, right. body mind complex right. simply because everything else in this room mm. is this yet depending upon complex standpoint the train right. right. is in the creator on the same day right. right. and if it really is one of the same thing then right. we have it always be talking on the same standpoint in terms of